આવું બોલે છે અને તમે તો જરા એ થઈ ગયા તમે આમ થઈ ગયા તમારા કુટુંબ પ્રત્યે ભાવ નથી શકતા ભાવ બધો બહુ આવા પણ હું માનો ભાવ દેખું તો આવે ને કઉ દેખા તો બંધ થઈ ગયેલ રાખવાના છે પેલા પેલા ભાઈ કાકા જે સલામત શું કયું અને શેઠિયા કાકા આપડા કાકા જ છે બસ ભગવાન કેળે થાય પણ આપણે કાકા મારે માનતા નહીં પણ એ પછરા થાય ને સારું લાગે છે પણ લો એક તે ઉછાવે છે એમને કાતા નથી મને કહે હા હમણાં પેલા લાખ રૂપિયા આવ્યા પાંચ લાખ રૂપિયા તમે શ્રીમંત માસ એટલે તમે આપી શકો મારી પણ એ લક્ષ્મી આવી નહીં એટલે હું આપી શકું છે લગન માં નહી આવતા ત્યાર પાછ લગન માંથી આવ્યો હા કાકા બઉ સારા કરો હા આપડા છોકરો છે તે હાલ કોણ કે મારો છોકરા કોઈ છોકરો નહિ બે કલાક પછી કશું ત્યાંથી મેં સર્ટિફિકેટ બધું નથી આ બધા બધા શું કઈ તમે કેવું દાદા ખોટું કેનાર કેનારી છે દાદા કે આપે કીધું એ પ્રમાણે લખીને આપીએ તમે નહીં કરો તો તમને સસ્પેન્ડ કરવામાં આવશે આપીએ પણ ચાલુ જ રાખે આપડે બીજી વાર લખીને આપીએ તો ચાલુ ચાલુ રાખે પછી આપડે ફરજ રૂએ કઈ એકશન લેવા પડે તો એવું કે આ જો દાદાનું જ્ઞાન લીધું છે તો એ કઈ દેખાતો નથી અથવા તો આપડા આપણો વિરોધી થઈ જ જાય આપણે કઈ એક્શન લઈએ એટલે આપણો વિરોધી તો થઈ જ જાય તો એવા વખતે શું કરવું આપણે એમને કહી દેવું કે હું એક્શન લેવાનું છું આવતી કરે છો અને એક્શન એવું લેવું કે એક્શન લીધા પછી વાઈ લેવાય સ્થિતિ રાખવી બધો આપણે પ્રેરન રાખવો અને તમારો ગુનો કેવો નહીં ગણાતો કે તમે વાયુ લેવાય સ્થિતિ રાખો ત્યાં સુધી તમારો ગુનો ગણાતો તમારી ખરાબ ખબર નથી એને સારું કવર છે એટલું જ જોવા માં આવે તમારે પછી તમારા કિંમત નથી કા કેમ કે માણસ કામ ના કરતો ઓફિસ બરોબર એને આપણે ઠપકો આપ્યો બધું કર્યું અથવા આપડે આપડે જેના સામે પ્રસંગ ઉભો રહ્યો નક્કી કર્યો સંભાવ નિકાલ કરવો છે હવે ત્યારે એમ થયું બરાબર ના સંભાવ નિકાલ કરવાનો નક્કી કર્યા પછી આપણે કરવાનો જ વાત કરું છું જે હોય સંભાવ નિકાલ કરવાનું નક્કી કર્યું પછી જેમ આપડે બધું છોડી દીધું પણ છતાં એમ થયું કે હિંમતભાઈ અહંકાર નહીં થાય છે એમાં પ્રજ્ઞા કરી એમાં બુદ્ધિ પ્રજ્ઞા તો જે એમ કે છે એ પ્રજ્ઞા છે અચ્છા બુદ્ધિ ને અહંકાર તો પછી વ્યવસ્થિત અધીન થઈને થયું ને બુદ્ધિ ને પ્રજ્ઞા અને બુદ્ધિ ને અહંકાર જયારે ભાગ ભજવે ત્યારે અધિન થઈને થયું ને કશું તમારી જવાબદારી નથી દાદાજી ત્યારે હિંમતભાઈ ને હું હું ચિમનભાઈ ને કહું ત્યારે હું એક નજ્ઞા જ કેમનભાઈ હું જયારે હાથ કપાઈ ગયો તમારે કેવું કે ઇમજ્રી આ તીગીગળ કરો બરાબર અને પેલો સેફ થાય જાય કઈ દુઃખ એટલે દુઃખ થયું હોય તો નાનું થયું પણ તે આપડે કઈ રેવા દેવા નહીં બરાબર અમારો કાયદા જુદા છે તમારા કાયદા કરતા અમારો કાયદા અમે એક અભિપ્રાય વાળા એક જાય અભિપ્રાય બદલવા નહી એટલે શું અમારે કરવું પડે ઘરમાં કોડકારો છે અત્યારે પૈસા રાખતો હતો ને દસ દસ ત્રણ પૈસા રાખતો હતો ને જ્ઞાન થયા પછી પૈસા રાખતો હતો घर में कोट का बसो रूपया पड़ा एक मई लेकिन क्यों पैसा ले नही शुभ चोरी करें नही अभिप्राय बैठे आने गजरा हाथ चले कोई मणस घर नो गु हो કોઈ લીધા નથી કશું નથી મારી ઓછમાં જડી ગયા શું કહ્યું ખોવાની હાથ ધરાવું માનું કે આ પેરી કરે એના માટે તમારો શું કઈ કોર્ટ આ વાત મૂકી દેવાની જાણે એવી રીતે એવી રીતે પણ એના ઉપર અમે એવું મન ના રાખીએ અમે પ્રિસિડ્યુ ના ભાઈ કે આ લઈ ગયા હતા શું કયું ના રખાયે નહીં વાર પી જાય તો લઈ લો તો અમે ફ્રીજી રેસ ના એને પણ અમે ચોર કેતા નથી એને અમે ચોર અમારા જોવામાં ખુદ હોય શંકા તૂટી ગઈ હોય મેળત શું કોલેજ ના સર્ટિફિકેટ તમે હજાર પુરાવો છો મારો કાયદે ત્યાં ખરેખર નથી સંજોગો ખરેખર કાંઈ એમ નો અધીન તો પૂરો કરવી પડે હાથું બોલજો ન્યાય બોલજો તમને કેમ લાગે સંજોગો હે ચોર ને ચાર હોય તમે ખબર પડી ને એટલે હવે અમારો કાયદો ચાર તો લાગે છે ચોર કરી ગયું નહી એવું એટલે એના તરફ આભાવો ના હોય શું બંને અમે જે વાત કરી એમાં પણ એપ્લાય થાય એજ રીતે જે વાત કરતો ગણપતિ વાત કરતા હતા એ બંને માં પણ આ વસ્તુ એપ્લાય થાય બનેલીમા પ્રિકોશન આપણે લીધા અરે આપડા બાપા હોય કોઈ સંજોગો પૈસા ને કોઈ પેલા કાકા મને બસ મારો બઉ અડચ છે સમજો ગયો અમારે મામાનો દીકરો હતો આપણના પૈસા ના હોય તમારે કદાચ એટલે હું જોઉં યાર પચાસ રૂપિયા માંથી ગયા લઈ ના ચોર હોય તો બધા તને એટલે હું આને જોવાનું ક્યારે કે આ પૈસા ઘૂટ્યા છે લીધા એવું ઘણા વખત કરે તો મોડે કઉ્યા હું માણ છું કુ ખોલાવી એને અધિકાર છે શું કહેવા પછી બધા બોલી ગયો બધાને કે આ ભાઈ ના ગજાવીજ બોલું છું કઉી કહે તું મારા મામા છોકરો તને અધિકાર મને ચાલવા દઉં તને અધિકાર લેવામાં તું ચોરી તો કરું જ નહીં મારા મામા ચોરી કરે આ તારા થી મગાવે તું યાચક ન હોય આ છે કે ભાઈ ભાઈ મને બે હાડો ને એ ના માગે કેવા હોય માણસો માગવાનું બરવાનું લાગતું હોય હે ભાઈ શું કરે કઈ લેટકો કરો મારે કરજ ના કરે તારે મારે ચોરી કરે બધા છે ના શીખી ગઈ ખોનતો નોકરો ના ભાઈ તારે તારે પછી એક દાડો કહે છે મારા મોટાભાઈનું ધોતું કાલે પહેલા આવ્યો હતો ને તે મારા એક ઓળખાણ આવવાના હતા એને મરવા દેવાનું હતું તે મારા મોટાભાઈ ચોરી ગયો ચોરી ગયો કર્યા કરે આવું ક્યાં થઈ ગયા પછી એને મોટાભાઈ ધોતું લઈ ગયું પહેરવા જોઈ ગયો પછી એક ભાઈ મોટો કોન્ટ્રાક્ટર મોટો કોન્ટ્રાક્ટર એને આપે તા ને રામ થાય આપવા જવાનું નહીં શીખેલા એ પાછી એને ભાઈ મારી શું કે આ ભાઈ ને જોતો છોડિયા પૈસા છોડ્યા બાપ એટલે પૈસો કમાવા નહીં ભાઈ ને કહ્યું કઈક એને કઈ આપજે કારણ કહો તો આપો મારાથી અપાય નથી મારાથી આ છૂટે નથી કહેતો તારા ભાઈ આવું હું કઉ્યા આપું એમાં કઈ જાતનો કાયદો હું તમને તરવા આપું એટલે મારી આજ્ઞાથી આમ કે ના હું આજ ને આપું છું પછી પણ હું ના આપું તારો દેખો કે ભાઈ મારે ત્યાં છોડી પડે શું લેજે કદાચ આપશો મને લઈ જ છોડી ખાવા કરાય ખાવા કરી પછી ગયું ને હા શું કે છે ભાઈ મારે બા લાખ રૂપિયા પૈસા પાસે છોકરાઓ એક છોકરા મારતો તેનો થયો બધો કોન્ટ્રાક્ટ બુદ્ધિ નો આવું થાય છ છોડે છે પણ પેલી આવે છે ગંજેરી દસ બાર જગ્યા નોકરી અપાય છે નોકરી પણ તે પગાર આપે ને શા મા દીકરો છે અને પાછું લોકોને શું કે મારા ભાઈ ભગવાન કે જ્ઞાન નથી થયું મારા ભાઈ ભગવાન છે ભાઈ મેં તમને હોકી તું બધું નથી ઊંચા તું આ ગજાનું કાયદા શું કરવું છે આપડે સીધું માગે તમને માથું આવડે હવે શું વાત કરો છો તમે આ કારણ કે ડબ્બા ના હોય તમે તારા પૈસા પચીસ લાખ રૂપિયા ના માગો કાઢી લાવમા જોડે છોકરા જોડે સંબંધ તમારો તૂટી જાય અને કેટલા રૂપિયા માટે પછી પણ રૂપિયા અને ચોરી આવતા આવતા મારે મજ થાય ચાલવા દો ને ગાડું જે રીતે ચાલુ ચોરી જાય ના થઈ જાય મારા કદાચ ચોરી ગયો બાર ન લઈ ગયો તો ના કહેવાય એટલે કેટલાક માણસ કઉ છું આ ચોરી કરી જાય શું કહો બધો ખપ્પા રસો લઈ ગયો છે એટલા તો હું મારા લોક ભાર આઠ માર ના લીધેલા હોય છે સ્વીકાર કરું વર્તે છે अत्य विषय विषय अत्यार बदा बेहकी ग तो यने जो नाथ ना સંયમ માં આ શરીર ને સ્વભાવ છે કે ગરમી લાગે ત્યાં શરીર ગરમ થાય શું થાય ઠંડી લાગે ચાલુ પડે છે ઠંડી લાગે તો ઠંડી થઈ જાય તો વિષયો તો એના વિષયોમાં જ વધે આગળ વિષયો તો વાઘરું હા પડ્યો છે બધું મોટાપતો હોય ત્યારે ફોન મળે છે વિષય એ કર્યો જ નથી વિષય સ્થુર છે અને પોતે સુક્ષ્મતમ છે ચીજ મેળવી પડે હા થોલ થૂલ વસ્તુ છે આકાશ સુક્ષ્મ છે આકાશ પછાત આકાશ દજાય નહીં આત્મા એવી ભોગવી જ નથી આ તો ખાલી અહંકાર કે નહી ભોગવ્યું ભોગવી વિશે આપણે ના ખાઈએ ને તો એ ખાયા કરે છે આ છે ને જ ખાયા કરે છે આપડે ના ખાઈ કોણ ખાતે બોલતા વિસાય આપડા હું બંધાય ને આપીજુ કઈ અંદર ને એજ વિષયો છે આ તો આપડે કઈ ડકો કહીએ છીએ મેચ મારી શકો છો સમજો બઉ વિષય શાસ્ત્ર લખે ભાઈ એટલે મેં પુસ્તક માં શું લખ્યું કે વિષયો વિષ નથી આખા જગતનાથ શાસ્ત્ર એટલે વીસ નથી વિષયોમાં નિરતા એવી શું છે વિષયોમાં નિરતા ના સમજાયું વિષય કર્યા કરતી કે વિષય કરતા આપણને આવ કશું વાળ્યા નહી તમે ધરપકડ ને આપણે દાદાનું જ્ઞાન લીધું આપણને કશું અડે ની એવું નિરજતા ના બોલાય શું તમે વિષયોથી ડરો મેં શું કહ્યું વિષયો નિર્મૂળ ના થાય તેનો પણ વિષયોથી ડરો સમજાયું તમે એમ કારણ કે આ એકલી જ ચીજ એવી છે બધા માટે છૂટ આપીશ તમને જીભના જીભના સ્વાદ બધા ખાવાની છૂટ આપીશ આ એકલી જ વિષય વિષય એવું છે જેની દવા એટલી બધી મીઠી છે કે દવા ને પેર પીવો એટલે શું લોકો પાસે પૂછે પણ એમને દેખાડો ચેર તમે તાવ ચડ્યો હોય તાર પૂછી તમને તાવ ચડ્યો છે નહી સાહેબ ને એમને આનંદ મત છે એને આવો સ્વીકાર નખાવ તમે સમજવા આખો સાર છે એનો આ શરીરનો શરીરમાં અધાર શું છે આખું શરીર અસાર છે પણ એનો અસાર પણ સાર જોવો હોય તો આટલો જ છે અને તે ઇકોનોમિકલી સ્ટેજ હોય લાભુ વાપરવાનું તો નરો નરો કેવું છે નહી તો પછી અહી મોડા પડે તો આપડે ઉપાધિ નરૃત વાદા પડે તો આપડે ઉપાધિ કરીએ તો પેલા શું કરું નહિ તો નિર્વી થાય બધું ગયું કે દુકાન દાદા પાસે છે દુકાન ચલાવવા સારું છે ગાય ના બળદ ખાંસી કરેલા થાય છે ને અમે બ્રહ્મચારી છે ખાંસી ગયેલા બ્રહ્મચારી અરે એક જણ તો મને હા કપડા કાઢીને કે હા નાગો બોલ કરવા સોનગઢ ગયો હતો અમારે કાપડ લાકડા લાકડા ની મોટી એ હા હવે ક્યાં હવે છે આ જ રૂપિયાની કિંમત નથી તેધારે રૂપિયા ના થયો બાપા ઈચ્છા આવતા હતા ને કેવા સરસ રૂપિયા શું કહ્યું મોટા પીછા હતા શું છે ચા મહાદેવ ખાવું કઈ થોડું આપે નહી પડી છે આપ બસ પાસે આજે રાતું ધોઈ લેખો મેં તારું મા મોટી રિંગ મારેલી ક્યા તુ રિંગ બરાબર એક રૂપિયા દેખાય રિંગ લગાયા કહી શકતા બધું નહીં રિંગ રિમકી ભ્રમચારી પાડું એને કઈ કેવાય છે હા પણ તે કેવો ભાઈ હોય ને તો પુત્ર એક પછી એક જગ્યા કેમ હા ભાઈ ગયા છે ભેસ્ટભાઈ ને હું ઘણો પારો તારો કર્યો હા એ ઘટનાભાઈ જ થાય બરોબર કરી વાત આવે કે ખુબારી વાર હોય કેમ આવીને ખબર બઉી લો હોય બર દેવો દેશો ના ગોપુત્ર કહેવાય કાનદાન બઉ દેશી લો કારણ ના મેં એટલે એને નાથવાનો કેવી રીતે એના પર સંયમ કેવી રીતે લાવવું હોય બધા બેકી ગયા છે અત્યારે વિષય ના સંયમ ને સંયમ કેવા તો નથી ત્યાગ કેવાય ત્યાગ કેવાય સંયમ તે એના સંયમ નો દુરુપયોગ કરી અને વિષય ના સંયમ ને સંયમ લોકો કેવા મળ્યા શું કહેમી પુરુષો તો ભગવાન નજીક ના પુરુષો કેવાય સન્યાસી પુરુષ્ટન્યાસી હતો નથી દેશ પણ માલકી પણ નથી કેવા ભગવાન એ બધા સંન્યાસી છે અને એક હજાર આઠ લખે છે પર હોય પર એક હજાર આઠ પરમહા તો ઘરણો કહેવાય કે તાત બોલતા ની હશે પહાડી મેઘૂ બંને જુદા પડી જાય પરમહંસ ની સાચ કેવી હોય જ્ઞાન અને જ્ઞાન જુદા પડી જાય આ જ્ઞાન આ જ્ઞાન થયા તો ગર્ભાચાર્ય થયા સરાશ્રી ગરબા બધા પબ્લિક એવી છે ને લાલ લોકો છે એમને આવું જોયે છે કરી નામ આ કરી લાલ તો ભગવાન પાસે રાખો એટલે હજારો હાથ છે આ દાદા ભગવાન પણ રાખો ને વધુ પૂરું કરે શું કરે આ બે લાલ ભાઈ બંધ કહી દીધું મારી કંપની હતી આઠ દસ માસ આઠ માસની આમ દસ માણસ પંદર વીસ માસની હતી પણ આમ તે બધા ભાઈબંધ બિહારીને કહી દીધું કે તમારે મારું કોઈ કામ કરવું નહીં ગમે તે ટુ કામ કરવાનું છે એવું તમારા મનમાં શા માટે આવું કહ્યું છે કેટલો બધો હંકારોડ કે ખરાબ દો તો મારે તમને ના કેવું છે કે તમારે ભૂલા છો અહીંયા આગળ ના કેવું પડે એવું નાખે તો સિનેકરી પતિ અને ઉંમરે અને બાર વાગ્યા બાદ મિત્રો બાર વાગ્યા આવે કઈ કઈ જરૂર હશે કઈ રસી જ જોયો શું કયું સારો ભગ્યો છે ઈચ્છા હતી કે આ એક ચા પીવાનો પછી પાસે એટલી ઈચ્છા હતી બીજી કોઈ ઈચ્છા નથી કે નાસ્તો હાથ નવડા કાતો તમને કઉ છું પછી બધા ભેગા કરી કહી દીધું કે તમારે મારું કામ કરવું જ નહીં મારું જયારે કામ કરાવવું તમારે તમને જો એને શું કરવું પામો જ ના પામે આ શું જોડવાના એક હજાર ખોરકી ગયો નથી સગમડી જાય શું કહ્યું મારી નથી અમારી ઈચ્છા નથી ગા ચાલે જાવ જતી રીતે જતી રહો કેવું નથી ઈશ્વર નિશ્રતી રહેવા નિશ્ર નથી બોલીએ નહીં અમારી ઈચ્છા નથી કે બોલી જતી રહો પણ જતા જતી તો અમને કરીએ નહીં હવે ભાઈ ભાઈ અમને આખી જિંદગી મટી ગયા આપડે ગમે રૂપિયા તમને કેમ લાગતું લાગ્યો માગ્યું નથી દરવાજ ના હોય આમ નઈ આ દિખા લોકો પાસે પડી ગયા હશે કઈ પડી ગયા છે બરાબર કઈ પડી ગયા છે મેં ફિક લાખ મિલકત છે લાશ મિલકત ના ગણે શું લેવાનું કેટલી વટલા હાથ અને રાખો ને ગાડી ચાલ કે નહી અને પછી આપડે હવા આપણે શું કહીએ આપડે સુર ના પડે શું કરીએ હવાર તો પડે આગળ રહે ને કે શુક્રવારે શનિવારે થયા કર્યો નથી આપવા સરપ્લાખવા ચલો ગમ ભીડ છે ભય તો નાપવાનું સારા માટે મારા કહી હું કઈ હા જંગલી છું જનાવર છું જંગલી જરાવર ભય લાગે છે તમને શું આવે તમને શું આવે મને હું આવે પણ આવે તો એટલે એટલે ઉદાહરતી મારી પાસે નાડું નહિ પછી મારી પાસે કોઈ લેવા આવે ને પછી લેના દેના બંધ લેના ભી બંધ થાય લેના ભી બંધ તમા મંદિર થઈ પડીને ખબર પડી જાય સરસ્વ રીતે થોડી કરી ત્યાં સુધી એટલે પેલો ભાઈ ઘર માં હોય નઈ મારે આપડે એટલે આપડે માર્ક માં આવે તે કરું નથી આવતું આપડે પાંચ પાંચ લાખ નું ઇનામ આવ્યું ચાલુ થાય